કોનો અર્ધો એ અડધો કરી ના છે કે સાત પેઢીઓનું ભેગું કરીએ છે એ ભેગું ના કરીએ તો બહરી છોકરા કમ્પ્લેન કરે એટલે ભેગું કરીએ છીએ આનામ સત એટલે અવિરાજી સત નો અર્થ સતીદાર અવિરાત માં અને સત એટલે અવિનાશી અવિનાશી એનું નામ સત હા સત્ય એટલે અવિનાશી નહિ અવિનાશી એટલે જ્ઞાન દર્શન ચિત્ત બે જ્ઞાન બે ભેગું ભેગું કરે તો એ ચિત્ત કેવાય સત એટલે અવિનાશી જ્ઞાન દર્શન એ જાન એવું કહેવાય અવિનાશી જ્ઞાન દખન હેતુ માટેનું છે અને આત્માનું જ્ઞાન દર્શન એ સચીધા આનંદ કેવાય અવિનાશી કહેવાય એટલે આનંદ હોય કાલે આત્માની પ્રતિ બેસી ગઈ તમે હું શુદ્ધ આત્મા છું એ પ્રતિ બેસી ગઈ છે અને પ્રતિ બેઠા પછી જેમ જેમ અનુભવ થતા જાય તેમ જ્ઞાન પ્રગટ થતું જાય અને જ્ઞાન ને પ્રતિથી બે ભેગી થાય ત્યારે વર્તન મુખ્ય વસ્તુ શ્રીમંદર નમસ્કાર વિધિ વસ્તુ શ્રીમંદર ચાવી વખત નમસ્કાર કયા છે અને વિશાળ ભગવાન અને દેહ દેવી પાંચ વખત એટલે શ્રીમંદર સ્વામી મુખ્ય વસ્તુ છે વધારે વધારે થઈએ શું થઈએ જયારે ભજીએ તે રૂપ આપડે થઈએ આપણે ચોર ને બારૂટિયા બારૂટિયા થઈ જાય સમજે અને બીજા બધા પાંચ વખત કરવાનું કયું છે તે સારું છે દાદા ભગવાન કોઈ પણ પ્રશ્ન પૂછવામાં દાદાજી મારાથી ભૂલ થઈ ગઈ તો સૌ પ્રથમ આપની પ્રશ્નો માણસે એવા કેવા કર્મો કરેલા હોય કે પાંચ મિનિટ માં જાનવર થઈ પાછો મનુષ્ય આવી જાય પાંચ મિનિટ જાનવર થઈ પાછો મનુષ્ય આવે જેવું કાર્ય કોઈ વખત કરી નાખે છે તો એને જાનવર જઈને પાછું આવવું પડે પરિપાસ માણસ થાય પણ જાનવર જય આવવું પડે એક કલાકે તો થોડો વખત ધર્મ લઈએ પાછું માનવતા મનુષ્યમાં જન્મ થશે અને દૈવી કામ કરશો સુપરહ્યુમન નો કામ કરશે દેવગતિમાં જવું પડશે અને રાક્ષસી કામ કરશે નર્કમાં જવું પડશે રાક્ષસી કર્મ કરશો તો જવું પડશે પાસવી કામ કરશો તો જાનવર માં જવું પડશે અને માનવ કરશો અને મોક્ષ એટલે મોક્ષ એટલે શું મોક્ષ એટલે ઇન્ડિપેન્ડન્ટ પણ આ ડિપેન્ડન્ટ છે આત્મા સુખ ધામ છે આનંદ સુખ ધામ છે હોય અમારે જે છેલ્લા બે ચાર અવતાર બાકી ભગવાન કે લોકો કૃષ્ણ ભગવાન ને ભગવાન કે માવીને ભગવાન કે સદન થયેલો બે છે બીજો પ્રશ્ન આવું અધાયબા જ્ઞાન થઈ ગયા છે એટલે અગિયારમો આશ્ચર્ય દસમો આશ્ચર્ય મહાવીર સ્વામી ની હાજરી માં સૂર્યનારાયણ અને દેવી બંને દર્શન કરવા ત્યાંથી બે કલાક દર્શન કર્યાયુ કાળું એમનું વિમાન છે પ્લેન નહિ વિમાન એ વિમાન ની અંદર રે પોતે ત્યાંથી આયા હતા બે કલાક છે તે અંધારું પડી ગયું હતું સમજ ને એ નહાસનારાયણ દેવગતિ ને સર્ગ માં ફેર નહી કોઈ એસમ સમજો ને દેવગતિ એટલે શું સુપર હ્યુમન અહી તમારા સુપર હિમાન હોય છે કઈ તમારા સુપર હિમા સુપર હિમોન એટલે સુપર હિમોન એટલે પોતે પોતાની પાસે સુખ હોય પોતાને ભોગવવાનું તે બીજો બીજા માણસ ને સુખ ના હોય તેને આપી દે પોતે ભોગવે નહી સુખ આપી શકાય પ્રારબ્ધ કર્મ એવું હોય તો જ આ હિસાબો કર્યો એ જવાનું હોય તો પ્રાર્થના હોય જ એવું જો થતું હોય તો જાણી લેવું એવું કારણ મને મેં પોતાનું નહીં મારું પોતાનું કેમ કે લોકોને મળે એ જનુષ માં ક્યારે આવ્યો કે ભાઈ માનવતાના કર્મ કરે માનવતાનો માનવતા નો કહ્યું કે કોક નો પાકીટ પડી ગયું હોય આપડે વાપરી નહીં ખાવું જોઈએ આપણું પડી જાય તો શું થાય એવું દુઃખ હોય એ જાણતા હોય તો આપડે એના માટે રવા દેવું જોઈએ અને ખબર આપીને પહોંચાડી દેવું જોઈએ માનવતા અને પોગ નું લઈ લેવા માં તૈયાર હોય તે પાછળ પશુ એની આવે એથી ચાર પગ અને બ્રહ્મચારી જોયેલા નઈ ને બ્રહ્મચારી છે કે નહીં એ ખબર નહીં આ તો હોય જ બ્રિજ હોય ને પૂછ્યું એનો પ્રશ્ન શંકા રાખવા જેવું નઈ બ્રહ્મચારી જ હોય તમે આ કરો છે ખેતી ગાય ભેંસ ના અવતાર આવે કુતરા બરાબર આવે લાભ થતો ના હોય તો લોકોને નુકસાન કઈ નાખવું અત્યારે તળાવનું પાણી જે આવતું હોય ને એ તલાવમાં મરી જાય નાખી જાય આવે તો જાનવર નો અવતાર આવે એનું ફળ જાનવર આવે અને શોખ ને માટે મારે પેલા શોખ શિકાર કરતા હતા ને શોખ મારે મારે તો અંદર ગતિ થાય પોતાને કઈ પણ ફાયદો છે નહી અને મારે છે આ નીચેના ભાગમાં સાત છે પૂછવા પ્રશ્ન પૂરો આ તો દ્વાપર તી છે એવી કે સત્યુગમાં માસો હોય એમાં ધીમે ધીમે બગાડ થતો જતો બગડી ગયેલો કલયુગમાં ડોડ જેવા હોય જેવા ઋષિ મુનિ બુનિય બધા ડફોળ હોય બધા એક ભેસ રે ગાય રાખે એ પત્ની ને એને કદાચ વિચારે જ ના આવે વિચાર નો વિચાર કેવા વિચાર જ ના આવે ચોરી કરવાનો વિચાર ના આવે તો ચોરી કરવાનો વિચાર આવે તે ભેત્રીસ માણસ કેવાય સમજ ના પડી મને સમજ ના પડી એવું કે વાતાવરણ શુદ્ધ એટલે બધું શુદ્ધ જ રહે બધા એટલે મન ડેવલપ કરવાનું સાધન ના મળે મન ડેવલપ અને અત્યારે તો એ ફોર નો કંટ્રોલ પણ ડેવલેપ ના હોય આ તો બઉ પ્રજા છે આજે સમજાવનાર હોય તો બધું સમજાય અને પેલા સમજે તો છ મહિને ઋષિ મુનિયા હું કલાકો તમને સમજાવશ તમે કલાકો સમજી શકો એ છ મહિને ના સમજે દુકાને બેસી બધી કે થાય ખરો આ તો જેમ અથડાયું લોકો લડવા થઈ ગયા કંપની ગયા એગા થોયુ કુબાબા બોરા દોઉ ખિલાદ દોઉ કિતાને એના બહુતી સુખો કે હા બહુતી સુખો બધા પુત્ર જવા નથી તમાર ટાઈમ બધો બગડે એટલે નઈ કાઈ ન કે દે લે જા જાજે ઓર ન આવી દુઆ પછી સ્ત્રીઓ બધા સાથે પણ પુરુષ થવા માટે સાધન કહ્યું અમારું આ જ્ઞાન લે એટલે પુરુષ એક બે અવતારો પુરુષ થઈ જાય શું થયું કારણ સ્ત્રી જા થાય મોહ અને કપટ નો પરમાણુ થાય છે પછી અહંકાર એ પરમાણુ જુદી જાતના ઉત્પન્ન થઈ જાય અને પછી પુરુષ થઈ જાય લગભગ અને પુરુષ થાય તો મોક્ષ થાય પુરુષ મોક્ષ થો જોઈએ પુરુષ નો જોઈ છે